પાસે એટલે મોક્ષ મળે મોક્ષ મોક્ષ એટલે મોક્ષ એટલે બંધન રહીત થવું બંધન રહીત થવું અત્યારે બંધન માં થયે એવું તમને સમજાય ને સમજાય બંધન રહીત થવું અને સ્વતંત્ર થવું ઇન્ડિપેન્ડન્ટ થવું કોઈના ડબાઈલા ના રહેવું પડે અને કોઈની જરૂર ના પડે આપણને એટલે અવલંબનની જરૂર ના પડે એનું ના મોક્ષ ને પોતે પોતાના સુખમાં જ રાખે કોઈની જરૂર ના પડે એનું ના એ મોક્ષ આ જ્ઞાન જાય તો મુક્તિ થાય જ્ઞાનથી મોક્ષ અને અજ્ઞાનથી સંસાર હું મળી બી એ અજ્ઞાન સાથે હું પાણ છું એનું જાણવું પડશે નહીં હું કોણ છે ખરેખર જાણવું પડે તે જાણવા માટે બીજું કઈ જે વાતચીત કરવા બધાને ખુલાસો તો માગે ખુલાસો જોયો ને ભાઈ પૂછે છે કે તમે ઈશ્વર જોયો છે ભાઈ પૂછે છે ઈશ્વર તમે જોયો છે મેં જોયો પચાસ હજાર માણસ મેસે નહી તમને એમ લાગ્યું એવું લાગે केम आपने आपने बहुत भाई के ईश्वर तो पौथी ज्यादा जरूर त्याम हिन्दुस्तान त्या सौर बीश्वर जरूर ईश्वर ने लोकों है। में नदी हिंदुस्तान जरूर हिंदुस्तानी हजार वर्ष गरीब है हिन्दुस्तान अजवाणु थे नहीं थे બાર કલાક પછી એ રીતે ગરીબી એ બધા દેશો વાર પડતી જયારે અનુકૂળ આયાત કરે ને એટલે ભગવાન ને અમે હાથ ગાલ્યો નથી એ કુદરતી નિર્માણ છે આ બધું શું છે એટલે ગરીબી તો આપડે કે ભગવાન ને કશું કરવાનું જ નથી અહિયાં તો પછી ઈશ્વર ને કશું કરવાનું જ ના હોય બધા ગરીબ ને ગરીબ રેવાનું હોય અમીર ને અમીર હોય સુખ સુખ મળે દુઃખ વાળાને મળે તો પછી ભગવાન અહીંયા બોલાવા માટેની કે ભગવાન પાસેનો આપ આપણે કે એક એક ભગવાન મોક્ષ મળે ભગવાન પાસે જવાય તો જરૂર કે રી આપ એમ કે કે કે ભગવાન કશું करतो ના હોય ગરીબ ને ગરીબ રહેવાનું હોય પૈસાવાળા ને પૈસાવાળા રહેવાનું હોય તો પછી આપણે ભગવાનને મેળવાની જરૂર શું મોક્ષની શી જરૂર એ તો બરે જ સમજણ હોય છે ખરી તો બરે જ છે તો તમને જ સમજણ હોય છે ખરી પ્રશ્ન તો પા અઢા કલાક માં ઉકેલ આવે તો બધા કેટલા બધા માણસું પડે આપણું બધું કામ થઈ જાય गड़े हम आधा અરે એકલા આવજો ને પછી મને પૂછો તો બધા બધું ફોન કાઢી ખરું ફોટો પણ આ તો બધાને ટાઈ પકડે અને કારણ કે વાત જે પૂછે છે એનો નિવે એટલે તમે એકલા આવજો મારી પાસે એટલું તો સમજાય છે કે જયારે આપણે સાચી વસ્તુ સત્ય પકડીએ છીએ ત્યારે આપણને એવું લાગે છે કે આનો કોઈ નિકાલ નથી એટલે બસ એને ચોંટી રહેવું અને મળતા સુધી સાથે લઈ જાય પછી ત્યાં મોક્ષ ની તો પછી કરોડ વસ્તી બધી ગરીબ છે ફૂટપાથ પર સુવું પડે છે બધા બધા ખરાબ વિચારા નથી હોતા એ પણ ભક્તિ કરે છે મંદિરે જાય છે છતાં એ લોકો કેમ ગરીબ છે દુખી કેમ તમને એકલા આવ એ વસ્તુ જુદી છે બધી સમજબ અહી જે વાત કરી છે આ વાત જુદી વાત છે એટલે એકલા તમારે એકલા પૂરતી વાત છે એટલે તમને એકલા હોય ત્યારે સમજાવી શકાય સમજ પડે ને આ બધાનો ટાઈમ બગડ્યો ને કેટલા બધા ટાઈમ અને એ બધું એમને તો સાંભળેલું હોય એટલે પછી મનમાં એમ કંટાળે આ શું કરવા તને તમે બધા કેતા હોય તો પગાર આ ગોંચવાળા શું હા એ ગોજવાળું ગમે તેને મળી ગયી ના ગમતું ક્યાં જાય એની એજ એનો એજ પલંગ અને એની ક્યાં જાય અને રોજ કઈ બદલાય એ તો જે હોય તે જ ને કાલે કાલે ઝઘડો થયેલો પડતો હોય એની પણ જવું પડે ને પછી થોડીને ભાગી જાય અને રોજ કઈ થાય એ તો એકાદ થાય તેને અપાય બાકી એમને બાળક ના અપાય ને પછી ગયડા નઈ અપાય સમજ ને શંકરાચાર ગયડા માં નહીં અપાય શંકરાચાર્ય જયારે તેર વર્ષ હતા ત્યારે તેર વર્ષે નાની ઉમર માં પૂજાયા પણ વાત સાચી પણ ખોટી વાત નથી ખબર પડી તેર વર્ષે આઠ વર્ષે જ્ઞાન થાય શું કારણ કે આ નાની ઉમર છે ને તે આવડો બાબો હે ને તેના ભીઘોય જમી ક્યાંથી લાવ્યો તાર બાળકી આવું બાળ ગયો તમે કે છોકરો સ્કૂલ માં દાખલ કરતા રહે ને એનું લેવલ હોય ભાઈ ને લેવલ હોય એનું એકાદ માણસ તેર વર્ષે કઈ જ્ઞાન થઈ જાય બધા છોકરાવાય <laughs> साथी कोई खोटू से पूछो हाँ बधु पूछ ज्ञानी पुरुष કઈ પણ બાકી ના રખાય બધું પૂછાય પણ પૂછાયું કેવું હોવું જોઈએ પદ્ધતનું હોવું જોઈએ કેવું અત્યારે તમે કહો કે એકસો ગુણ્યા એકસો નું શું થાય તો હું કહું કે ત્યાં માતાની પાસે જાવ કે કહું એ શીખીને તમારે આવવું જોઈએ અહીં તો આધ્યાત્મ સમજવાનું હોય તો આવો એટલે જ્યાં ગોડ ઇઝ નોટ ક્રિએટેડ એવું જે સમજાવું હોય તે નહીં આવવું સમજે ને સામાન્ય બે ચાર કલાક ની સામાન્ય માણસો બસ નથી નથી થતો નથી થતું ના છોકરાને ખાય છે દેવાય એતો હું ગુજવાડો સોલ્વ કરી આપવાડો ઉભો ના થાય જય સચિદારા દાદા ભગવાન आप लोग लौकिक मत करे अंधश्रद्धा शु कहद्धा अपना कहवा मगे જે બુિ માં બેસતું નથી બુદ્ધિ માં બેસતું નથી એવી શ્રદ્ધા કે ફિટ થવું જોઈએ રાખે છે ફરી સમજ થોડી અહીંયા બુદ્ધિ ને ફિટ તો થવું જ જોઈએ ને એટલે બુદ્ધિ ફિટ થયા કર ક્યાં પ્રવાહ ની પેટ ઘેટવાની પેટ આજે કરે એ બધું અંધશ્રદ્ધા કહેવાય શું કે બુદ્ધિથી ફીટ થયેલું હોય તે શ્રદ્ધાપૂર્વક કહેવાય આ વાંક્ય ન દેખાય આ વાંક્ય દેખાય તેને સત્ય માનવું જોઈએ આ વાંક્ય ન દેખાય તો બુદ્ધિ વાંક્ય પણ દેખાય તેને સત્ય માનવું જોઈએ પણ આ દેખાતું નથી તો બુદ્ધિ વાક્ય દેખાતું નથી એ માનવું એ બધું અંધશ્રદ્ધા પડી સમજે અને બધા આખે ના દેખાય પણ બુદ્ધિ આંખે દેખાય ખુલાસો થયો હવે બીજો આગળનો ખુલાસો કરો આ જે બોલે છે ને બુદ્ધિશાળીઓ કે અંધશ્રદ્ધા એ કઈ તિરસ્કાર કરે છે શું કરે છે આ લોકોના ઉપર તિરસ્કાર કરે છે ભલે અંધશ્રદ્ધા તમે મારો વાત કરી છે કુદરતી રીતે બુદ્ધિ થી ના માનવામાં આવે કેમ માનવામાં આવે પણ અંધશ્રદ્ધા હું કોને કઉ છું મારી ભાષામાં આ લોકોની ભાષામાં મારી ભાષામાં અંધશ્રદ્ધા કોને કઉ છું કે આ દુનિયામાં કોઈ પણ માણસ એવો જન્મ્યો નથી કે જે અંધશ્રદ્ધામાં ન રહેતો હોય શું કેવા બા હું શું કેવો છું શ્રદ્ધાની વાત માં લોકો ઉતારી દેવું પડે શું ક્યાં વર્લ્ડ માં કોઈ માણસ એવો જન્મ્યો નથી કે જે અંધશ્રદ્ધામાં ન રહેતો હોય દાખલો આપી સમજાવી દાખલો આપીને સમજાવો હા દાખલો આપીને સમજાવ આપણે પેલું કુતરાણ જમા છો તમે જમા કુતરાણ જમાડી ને જમા છો કયા વિશ્વાસ થી જમા છો ત્યાં ઘરોળી પડી નથી કશું કોઈ ઘેન આપ્યું નથી કયા વિશ્વાસ જમા છો ના કરવો છે એ લોકો નો શું કહ્યું બધું આખું જગત અંધામાં પાણી પાણી પીયો છે આ હોટેલ ન કઈ શ્રદ્ધા ના હતા કઈ શ્રદ્ધા ના હતા કે જમાડી અને કૂતરાનું પરિણામ પછી ના આવતા પછી આગળ થર્મોમીટર મૂકી અને પછી પાણી પીએ તારે થર્મોમીટર મૂકો છો એટલે એટલે એમાં કે ઉપરા ગયો પેલા એક પેલા ફાર્મમાં ગયા હતા તમે એ નાકલો આપો ને હે એક ફાર્મમાં ગયા તને પછી ત્યાં પેલા ફાર્મના સુપ્રિટેન્ડેન્ટ હતા વો વો એક ફાર્મમાં હુ ગયો તો ત્યાં અમે કોલેજનું કામ કર્યું એ ફાર્મનું કોલેજ બંત માતાને ત્યાં એગ્રીકલ્ચર કોલેજ તે bari એ મને શું રોજ કે પાણી ચડી છે અને વાત વાત માં બધી ની વાતો કરીને અંધશ્રદ્ધાની અધન ધંધા ઉપર લોકો બઉ ચીડે ને પછી મારા મને એમ એક પાણી ઉતરી જશે કાબુ માં સર તો ના ઉતાર પણ જયારે મારે એક્ઝેટ ને આવ્યું એટલે પછી ભલે કે છે ફરવા આપશું આજે ફાર્મ માં છું તો અમુક ચાલો અમે ગયા તે ગાડી તો અમુક ફાર્મ માં સુધી ગાડી ચાલી પછી ગાડી બાળ ને ફાર્મ માં બેઠે પછી ફાર્મ માં બેઠા ખેતરો બે ખેતર પચાસ ફૂટ ઘાસ જ ઉગેલું હોય એની પર તમે શેડા જોયેલા બે ખેતરો ખડે ને એની વચ્ચે બસ પચાસ ફૂટ ઘાસ હોય આવડું આવડું ઘાસ હોય અને પેલા માં સાહેબ મને ફેરવા માર્યા અને પછી ઘાસ આવ્યું પચાસ ફૂટ તારે કુદકો માર્યો પાંચ ફૂટ ની મારી બીજી પાંચ ફૂટ ત્રીજી પાંચ ફૂટ એમ કરીને પેલી બધા નીકળી ગયા પછી મને કહે દાદાજી બરોબર પધ્ધસર આવ્યો હવે હું સમજી ગયો અંધા બેઠેલી છે એટલે પછી હું હા કૂતકા માર્યા વગર ગયો હું કુટકા માર્યા વગર ગયો કુટકા ના માર્યા બે દાદાજી આવી રીતે ના કરાય તો અમે ચાલ્યા તા ને એવી રીતે શા માટે તમે કૂતકા સા મને કઈ ના પડી આવું ઠેકડા મારવાનું કેવું કોને પાડી તમને હૂટ ના ઠેકડા આ ઘાસ માં તો પેલા બધા હોય કે બીજી કઈ સી ખાતરી નાતે અંધાળુ મહુ જઈને મને કેતા અંધશ્રદ્ધા શ્રદ્ધા પૂરકતા શ્રદ્ધા રાખો ને અંધશ્રદ્ધા શ્રદ્ધા છે અહી સાપ નહી જોવાય તને સમજાય તને હું શું કેવા માંગુ સમજાય પગ મૂક્યો હિસાબ નઈ લાવ્યો હિસાબ લાયા છે નહી ક્યારે હુતા હુતા જવાનો હિસાબ લઈને આવેલો એ આમ હુતા હુતા સા ઉડાવે શ્રીમંત હોય ને તો થો આઠસો રૂપિયા ની સાલ ઉડાવે પછી કાઢે પાછળ જલેબી વેલી નાખે કૂતરા ને દેશ માં પેલા મરી ગયેલા જોયલું તે આગળ કોણ લાવતું બધું શું ડાઘુ ના આવડે બધા એ તો એના એક્સપર્ટ હોય એના લાવનારા એક્સપર્ટ હોય ભેગા થઈ જાય હાજર જ થઈ જાય એક્સપર્ટ પૈસા આપ્યા વગર અને પછી જલેબી વારને ઉકડે એ જલેબી વાર ને શું કે જલેબી જાય આ એટલે કે પછી પેલો આવડો પેલો દૂધ નો પ્યાલો આપે પેલો અને એ કેસર સરસ નાખેલું પેલો પીએ જેબી લેવા પછી જલેબી ચોખ્ખી ખાય અને પેલી જે કાલી હોય પેલા જે કૂતરા માટે ચાલશે તે પોતે ચોખ્ખી જલેબી ખાય એ કરે અને પછી જલેબી લઈ જાય તો બધું ને પેલા ને શું કે જલેબી ભાવ છે આ બાર રૂપિયા કિલો ના છે આ ગઈકાલ ની છે નવ રૂપિયા આવી શકે બિલ તો બાર રૂપિયા નો જ શું કે છે તો આગળ લોકો જણાવશો ચૌદશિયા ચૌદશિયા એટલે ભેગા થાય તો આ મરણ દીપે નહિ તો મરણ દીપે નઈ નહી તો સીલ્પ બાંધવું મુશ્કેલી પડી લગન માંગ ચૌદશિયા ની ફી બહુ મોટી હોય અહી તો બહુ મોટી ફી આ તો અમારે અમારે છે એટલે અમે ઉતા અટક્યા કે ધર્મ ભક્તિ વાળા નથી અટકાય તે પછી અમારે પેલા વકીલ ને લો એક કલાક ના પાંચ દોડ લીધા તો આ વસ્તુ મારો ફોટો લેવો આખો ફોટો લેવો પણ એને અઢારસો નું બિલ મોકલ્યું અઢાર હજાર મારા ફોટા લીધા મેં એમને કહ્યું મને કમતો નથી કમાયો પૈસા ન કમાવે નકામ નથી દાદા આ લોકો દર્શિ કરશે એ પુનસારી આપડે પૈસો વાંકો આવ્યો ને ત્યાં નીકળી જાય વાંકો આવ્યો ભેગો થઈ पूछे मरण नरेक ने हो मरण नो भरेक् मरण ना भाई क्या जाए हाथ मान थी जाए जड़ जाए मरण ना भाई तुटी जाए शु क અમને ભય ના લાગે કોઈ શકાય નહીં કોઈ જાત નહી કોઈ જાત ના ભાઈ ના લાગે કાલે તને અંદર શ્રદ્ધા વાત સમજ કે જગત છે આગળ વિચાર્યું વિચાર્યું બોલે પૂજ્ય બધું પૂછી અને પિતા માં પ્રશ્નો રૂપિયા અર્જુન ને પ્રશ્નો છે એવું છે પ્રશ્નોત્તરી છે બધા આપડે પ્રશ્ન હોય અહીં ના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 આ બધું અણસમજન થી દરિયા ઘરમાં થાય છે એ બધી અણસમજણ એ અણસમજણ વીણી વીણી નાખી દે આ તો રહી જતા કઈ મજા આવે બાકી દુઃખ જેવું નથી આ તો આપણને કોકરા વેણતા આવડતું નથી કયા કોંકરા દબાઈ લેવા નથી બીજા લેવા જવાય વેચા ત્યાં મળ્યા જઈએ અને બધું થતું ડાયવર્સ કરવું પડે ખોટું દેખાયું તું પેલો પેલા પૂછે ડાયવર્સ વાળી બીજી કે બીજે કહેવા જઈએ એના કરતા એક કરી કર્યા એ નિકાલ કઈ નાખવાનો ઘઉં માં હું તો છે વેપાર છે આ કઈ નિકાલ કઈ નાખવાનો એટલે બધું એવું હોય અને આપણે એને એના જ નહીં ફાવતું એવું નહીં એને આપડે જ ના ફાવતું પણ શું કરે જાય કયો આવે જાય કયો મારે નિકાલ કાંઈ નાખવાનો એને કાંકરા બાપરા વિણી એને શું શું કહે પોતાનું હોય નહી રિલેટિવ આનંદ થાય અને હમાન દુઃખ કરો તો દુઃખ થાય આ રિલેટિવ સંબંધો છે રિલેટીવ નો અર્થ કે આપડે જેવો સંબંધ સાથે એને આપડે જરૂર હોય તો એ ફાઈ કરતા હોય આપણે હવાનું છું કયા નો કહેવા કેટલા ધણી બદલીએ આ એક જ કરે જે ખાડો મરે આ કે ઊંચું મૂકી દે એનો અને સ્ત્રીઓને પુરુષો ને સ્ત્રી જે મળી હોય કકડા હોય નફો હારો એ કઈ પેટમાં પેસી બને ખરાબ લાગે રેડિયો ગાળો ભરે ત્યારે આપણે શું કરીએ એના જેવું છે બધું રેડિયો છે પણ તમને આમ ખબર ના પડે કે આ તમને એમ જ કે ઘરે ઘરે એ કરે છે હા પછી એને પસ્તાવશે અને આ એક કોકડી મારે ને આ છોકરાનું માર માર કઉુશ થાય છે અને તું મારી કારણ કે તારામાં અહંકાર છે એટલે પૂછ બધું અને એમ જોડે આવતી હોય છે એ દવા ચાલુ રહેશે કઈ લાંબ લીશું વાત ને રાસદ ને જીવન જીવવાનું રહે ને કેટલાક તો હોય તે તમે આયા તા થી પછી ગયું કે સમજ પાડ્યું મળ્યા એટલે એમ થઈ લે જ્ઞાન માં થઈ આવજે તો સમજે બીજી રસ્તે છેતરવા નહીં જોઈએ પણ આત્માના કામ માટે છેત રહેતો હતો ને આત્મા માટે દગો ના ખેડાય સંસાર માટે ના કરાય સંસાર માટે સત્ય રહેવું જોઈએ શું અશાંતિ અમે શાંતિ રહી એક ચોપડી આપીએ છીએ આપીએ છીએ એટલે ચોપડી પછી એનું સરસ શાંતિ સારું રહે અને જો કાયમ જો અમારી પાસે જ્ઞાન લેતું શું કયું શું નામ તમારું તો કોઈ શારદાબેન છો આ તો ના પહેલું માય નહી શારદા એટલે તમે આ કોણ છો ખરેખર જાણવું જોઈએ ના જાણવું જોઈએ ત્યાં સુધી ગપ્પુ ચલાવી છે કાયમ ની શાંતિ રહે ઉપાધિ માં શાંતિ આધી આધી ઉપાધિ ની અંદર શાંતિ રહે તો આ વિજ્ઞાન છે આ તો શુ અને સાધારણ શાંતિ જોઈતી હોય તો હું તમને ચોપડી આપીશ એ આવજો અને તમને બધું લખી આપીશ અને આશીર્વાદ આપીશ એનાથી મન એકાગ્ર થઈ જાય અને એકથી ઊંઘે મન ઊતો હોય તો એકથી બોલી જાય ઊંઘતો ઊંઘ માં બોલી જાય અરે પેલું જાગતા બોલવું પડે મને એકાગ્ર થાય કયું તું બોલી તો જોતા મેં કહ્યું આપને સમજવા આવ્યું વ્યક્તિ હો સુધી બોલવા ને તે ઊંઘ બોલી જાય માણસ અરે સુધી બોલવાનું જ્ઞાનીઓ એને પ્રસાદી રૂપે આપીએ એકાગ્ર થાય એકાગ્ર થાય વાસનાઓ બધી આપડી આપણી બધી વાસના વાસનાઓ દ કારણ કે જગત ખતે પ્રવાહરૂપે છે આ જે મનુષ્યો છે અને જીવ માત્ર છે એ પ્રવાહ રૂપે છે કેવી રીતે છે જેમ પાણી વહેતું હોય ને એવી રીતે વહેત કરે છે આ અવતાર હો દાખલો હોય પ્રવાહ રૂપે એટલે ગયા અવતારમાં જોવા કે ડેવલપ થયેલા હોય અગર બેગ ગયેલા હોય શું કહ્યું હોય ડેવલપ થયેલા હોય તો તમને સંકર્ષણ શું થાય તે તમને કહું શ્રદ્ધા બેસી ત્યાં બધી પથરાળ ભૂમિકા હતી અને ત્યાં આગળ તમને જ્ઞાન થયું અને ત્યાં આગળ બધા ક્ષત્રિય લોકો હોય વધારે તો બહુ સહાર કરતા બીજું કરતા હોય હવે ત્યાં તમે જોવા જન્મ થયેલો હોય અગિયારમા મહીલ ઉપર પછી તમને આ માસાહ ઉપર શ્રદ્ધા બેસી જાય લોકો ઝઘડવા ઉપર શ્રદ્ધા બેસી જાય એ પછી શ્રદ્ધા બેસી ગઈ હોય અને તે વર્તનમાં હોય તે આ બારમા મહીલમાં આવો ત્યારે કોઈ કોઈ વૈષ્ણવ ન જન્મ શું કહ્યું પેલું જે મંસા આ બધું યાદ આવે એ બધું તે પહેલાનો જે તે આ સંસ્કાર આજે યાદ આવે અને આજનું જ્ઞાન શું કે છે કે આપણા જે વૈષ્ણવ આવે છે પાછળ વર્તન ગમતું નથી પછી હવે ચડનારાયણ આવું અને ઉત્તરનારાયણ પાછું એના વિરુદ્ધ હોય ઉત્તર નારાયણ થતું હોય ના ગમે ઉતરનારા એટલે આ બહુ સમજવા પ્રવાહ રૂપે એક બાજુ અનંત સીધો છે અને વચ્ચે વ્યવહાર છે વ્યવહાર વ્યવહાર વ્યવહાર એટલે સમજો તમે જે જીવનું નામ પડ્યું છે તે બધા વ્યવહારમાં જીવનું નામ પડ્યું એટલે વ્યવહારમાં આવ્યો કેવાય આ ગુલાબ આ ફલાણો મો આ ચંપો આ લીલ નાના છોડવા હોય તેનું પણ નામ પડેલું હોય છે ને જીવ માત્ર નું નાના નાના જીવ હોય તો બધી ગમે તે જાત પણ નામ હોય એટલે વ્યવહારમાં આવે બધા નામ દ્વારા હોય આ વ્યવહારમાં છતાં એક જીવ નથી એક ઘટતો નથી અવ્યવહાર માંથી એટલા આખા એટલે રિઝર્વ આખું જગત એટલે સૂર્ય ચંદ્ર તારા બધું એક્ઝેક્ટ એનું એજ રે ડિઝાઇન તેની આફ્રિક પચાસ ડિગ્રી પર છે જીરો થી પચાસ ડિગ્રી પછી આ પચાસ થી આગળ બધા ઇંગ્લેન્ડ વાળા ફોરેન્ડ વાળા બીજા બધા મુસ્લિમો વચ્ચે બે પ્રકારના મુસ્લિમો છે અને ઊંચી અમેરિકનો દોઢસો ડિગ્રી સુધી આવેલા સાત ડિગ્રી હોય ને આપણે તો પચાસ ડિગ્રી સુધી આ હોય આફ્રિકનો હોય ડેવલપમેન્ટમાં તો આ દોઢસો ડિગ્રી સુધી આ અમેરિકનો બધા આયા છે અમેરિકનો ઇંગ્લિશ વાળા પછી મુસ્લિમો પોણા બસો વરસાદ પાણી બસો સુધી ચીના જાપાન બધા પાણી બસો માં બસો આપણા ની અંદર થી શરૂ થાય બસો થી હાઈ ત્રણસો સુધી ત્રણસો હજાર સુધી આપણા ઇન્ડિયામાં એટલે પુનર્જન્મ થાય પુનઃ હોય કયા અવસ્તા નું આ છું એટલે શું સૂચવે છે પુનર્જન્મ માનો છો આ ના બોલે એવું આરિવાઈ જોડે ઝઘડો થાય ને તો કયા અવસ્તા નું વ્યાર વારું છે એવું ના બોલે આપણે કે બઉ ઊંડી વાતો છે આ બધી એટલે જેટલી વાત પૂછી હોય પૂછી લઈએ આપણને ડકો થાય આ બાકી સંઘર્ષ તરીકે કારણ કે બે અવતાર નું જ્ઞાન અને આ જ્ઞાન બે જ્ઞાન ફેર પડ્યો અને વર્તન દિન એમ રહ્યું શું અમે આપીશું બીજી આપશે મારું બગડી ગયું છે એમને બગડી ગયું શું વાત કરવાની કોઈ હલવા મળી આવે છે કરે આપડે કઈ ફોરિનર છે આપડે તો આપડે તો હારી પ્રજા કે તમારે શું કેમ છે તમારી તબિયત સારી એ કરી રે શું કરે બે કલાક વાત ત્યાં આરામ અને બોલવાનું તો આખો દાદો ચાલો દિવસ પણ એ શક્તિ મારી નથી એ બધું કુદરતી લઈ ને આવ્યો લોકો નું કલ્યાણ થયું છે આખે દેખે તો હાથી વાત નથી તમારી ઉપાધિ થઈ જાય અમે દિવ્યા દક્ષુ આપીએ બધા ભગવાન દેખાય બધા આત્મા દેખાય ને આ શાંતિ બતાવીશું પછી તારે અમારી આજ્ઞામાં રહો ને તો નિરંતર સમાધ નિ આજ્ઞા સમજવી પડે એક વાર પૂરેપૂરી વાત